એટલે સાંજે ના મેડિટેશન કરવાનું કરવું હોય કેવી રીતે કરીએ તો ખબર નથી કરશું એટલે દાદા દેખાય એ આત્મા નું ધ્યાન કે દેખાય દાદા દેખાય એ આત્મા નું ધ્યાન કે દેખાય છે આપ પરમાત્મા એકમાત્મા એક નહી આત્મા એ બધા એક કયા આધારે અને છૂટી છૂટી વેચાણ લગ્યો હોય ઢગલો કરે તારે એક થાય કોનું કેવાય એવું એટલે એતો આનંદ થઈ ગયો ને આત્મા આનંદ થયા ને આનામાં આત્મા છે મારા ખોટી લગરી દાદા સાચી પણ આત્માના જે વર્તન વધી ગયા વર્તનમાં જુદી જુદી વસ્તુ બની ગઈ સ્ત્રીનું જુદું દીકરાનું જુદું બન્યું દીકરીનું જુદું બન્યું જુદા આત્મા છે એટલે જુદા જુદા આત્માનું આટલું બધું જે ઘર્ષણ ઉભું થયું શાથી જતી જુદી એવી છે આત્મા જુદા છે જુદા જ છે આવે છે એ હિસાબે પણ આત્મા નું જે જોડાણ થાય છે એ જોડાણ માં આત્માનું કાર્ય કેટલું જોડાણ બંધ એટલું જ જેટલું તમે ઝઘડો કર્યો હોય કેમ કર્યો હોય છે બીજો કઈ સબંધ પૂરો થાય એટલે મીઠા બાવા મર્યા હજી ના જોઈએ કરવું પામ કરવું જ ભાઈ પણ બેન ને આપડે જો ખરાબ કહીએ એટલે તમે આવું કરતા નથી કે આવું કરો તો નાખે એમાં લગ્ન નથી એ તો પર્ણન પેલા ને કરવા તરીકે આપડે દેખાય લઈ લે તો ફોન પૂછી જઈશું આપડે તમને પૂછી ખબર પૂછી નાખો તો એનો વાંધો નથી લગી દો થાય એવી રીતે આગળ ડેવલપ કરાવ્યા હતા એ ઉભી થઈ કે જાણવાનું કોઈ જગ્યા જગ્યા હોય તો મનુષ્ય છે પણ મનુષ્ય જાણવાનું ઊંધું મજુ છે મજા નથી અત્યારે ઉદાહરણ સાપુ માનું છું દક્ષિણ માંગી ચાલ્યા કરે છે અને પોતે માને છે કે હું ઉત્તર માં સુખ નથી અત્યારે સુખ તો કેટલું બધું સરસ આ તો મનુષ્ય પણ ફરી ના રે મનુષ કેમ રે આપડે આપડે માટે કોક ના માટે વિચાર આપણને આવતા પણ કેમ રે કોકના માટે ખરાબ વિચાર આવે તો મનુષ્ય થોડું કેમ રહે મને ધોલો મારે તો હું એના આશીર્વાદ આપું મને ખરાબ વિચાર ગપુ ક્યાં ચાલશે ચાલે ખરું ગપુર ગપુ ચાલે આ ગપા બેન હોય તો માનો સાથી બેન છે માણસ એ તો કલ્યાણ કરી ગઈ એના ઘણી બધા કલ્યાણ કરી ગયા કાયમ ના છોકરાને હું બધા રાખી પાડી દીધો બધું પૂછ્યું આ રસ્તા જે છે ને તે રસ્તા પકડેલા અત્યારે હાથો જોણ્યો નથી હાથું કયું જાણ્યું થાય આ સર એટલું જ હાથું જોયું બીજી ધરણી બાબત અત્યારે અને ધર્મ તો જાણે હોય નઈ આઈસ્ક્રીમ ખાઈએ અને ગરમ લાગે તો આઈસ્ક્રીમ કે હોય ને આપડે આઈસ્ક્રીમ ખાતા જાય તો આપણે આપ જ બોલો આઈસ્ક્રીમ ખાઈ મળું ગરમ ના થાય ને ઠંડુ થાય ને ના થાય તો આ ઉપાધિ બધી ચિંતાઓ વધે ધર્મ કેમ કેવાય પછી કાયમ ના મુક્ત થયો આ તો રોંગ બિલીફો છે તમે જે જે માણસો ત્યાં સુધી બધી રોંગ બિલીફો છે જય સચિદાન દાદા ભગવાન દાદા આ પોતે દાદા ભગવાન નથી હા તમે ગભરા ને કારણ હું દાદા ભગવાન પોતે થવું એવો માણસ નથી હું તો જવાબદારી જેટલી મારી હોય એટલી દાદા ભગવાન છે મારી ત્રણસો છપ્પન ડિગ્રી હતી અને ભગવાન ને મનસો સાઠ ડિગ્રી દાદા ભગવાન પ્રગટ થઈ ગયા એ દાદા ભગવાન નામ ક્યારે ટાઈમે ટાઈમે બદલાય છે હોય છે તેનો તે કૃષ્ણ ભગવાન કેવાયા અત્યારે દાદા ભગવાન કેવાય ભવિષ્ય બીજા કરે પણ તેના તે જ અંદર વાળા ભગવાન જે પ્રગટ થઈ ગયા ને એ ભગવાન એ કૃષ્ણ કહો મારી જે દાદા ભગવાન હું નમસ્કાર શા માટે મારે કરવું પડે છે કારણ કે મારે ત્રણસો ડિગ્રી ચાર ડિગ્રી ખૂટે છે એટલે સારું આમ કરીને નમસ્કાર કરું છું મારે મારી ઘરને માટે પણ હું ખરો ને જ્ઞાની એટલે શું વર્લ્ડ ઓબ્ઝર્વેટરી આખા જગત તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપે એનું નામ ઓબ્ઝર્વેટર કરશ્નો નિરાકરણ પૂછો એને સોલ્યુશન એવું જગત છે નહીં જે માનો એવું જગત વાત જ ખોટી છે અત્યારે તો લોકો શું માને તમને હું પૂછું કે આ કોને બનાવ્યું તો તમે શું કહો આ જગત તમે જે કહો જે ખ્યાલ હોય તેલું જ કહો તમને જે જાણતા હોય એટલું જ કોને શું જાણો છો આ જગત કોને બનાવ્યું કોઈ વસ્તુ આ બધી જે વસ્તુઓ દેખાય છે એ માણસો માણસે બનાવી પણ ભગવાન આ દુનિયા કોને બનાવી છે ઉપર કેવું કે છે ઉપર બધે જે આ લોકો ને પ્રમાણે હું તો તેર વર્ણ તો તારી ખોર છું ભગવાન દીવો લઈને ખોર ખોર કરતો હતો ઉપર બધે જાય આકાશ માં બધે જાય કોઈ જગ્યાએ નથી ભગવાન છે કે નથી તમે ભગવાન વગર ના હોય તો આ દુનિયા રસ જ ના રે લાકડી નાન કશું જ ના હોય શું કહ્યું ભગવાન છે તો આપણે દેખાય છે રસ મને ખરેખર એડ્રેસ બતાવ છો લાઈક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર ઇનવેજિબલ તમારે મારી વચ્ચે ઘણા ક્રિયે છે દેખાય દુર્મીથી ના પણ દેખાય એવા પણ ક્રિય છે એ ક્રિએ છે ભગવાન બીજું કોઈ એડ્રેસ જ ખોટો આવશે આ તો સાચી ક્રિયે નું નામ આ લોકોએ ના આપ્યું મૂળ પુરુષો ખબર હતી પણ એમને શું કરવું હતું આ માટલા આ બકરા ઘેટા આ મરગડા બધું ખાવું હતું એ તો ક્રિએચર તે ખવાય નઈ એટલે ભગવાન ઉપર છે હંમેશા દરેક જીવ દરેક મનુષ્યો દરેક જીવો જીવને જ ખાય છે પણ એની હદ હોવી જોઈએ જીવને ખાવાની કે જે જીવો ત્રાસ ન પામતા હોય જે જીવો ત્રાસ ને સમજતા નથી જે જીવો ત્રાસનું જ્ઞાન નથી જે ભય પામતા નથી એટલું ભાન નથી તે ખવાય એટલે આપણું બધું વેજીટેબલ છે એ ત્રાસ નથી આપણે તમે શાક સમારો ને તો બિચારો તરફડાટ ના અનુભવે બરોબર ને જે તરફાટ થાય છે એને ના પાડી છે ભગવાને કે જેને દુઃખ એને ભય દુઃખ થાય છે ત્રાસી જાય છે ભાગી જાય છે એનું નામ ના દે એ કીને આમાં તો ત્રાસ જાય એને ના ભરાય પછી તમારા વેજીટેબલ બધા ખાઉ તમારો એને ખૂબ મસાલો નાખીને ખાવ ઘી દૂધ દૂધમાં કોઈ જતો હોતો નથી એમાં આપણે મારતા નથી ને એટલે આ બધું ખવાય બીજું બધું ના ખવાય તમારો હાથ એક્સેપ્ટ કરતું હોય કાપવાનું એ બધું જ ચીજ ખવાય દૂધી તમારા હાથ કાપી શકે ના કાપી શકાય દૂધી કાપતી વાટ ને બધી ખરાબ બેડઅસર ના થાય ને કઈ અને મરઘી કાપતી વખતે બેડ અસર થાય ના થાય હા તો એ બે તમે જો ખાશો તો એ હાથ ઉપર મરતી ફૂલ હોય તેને ના કપાય શું એ લોકો મરતી ફૂલ નથી ક્રુઅલ માણસો એને કાપવાના કાપે એમ થાય નહી અસર એ ભલે ખાય શું એની જવાબદારી પર ખાય છે કોની જવાબદારી બધી વાતચીત બધી પૂછો બધા ખુલાસા કરો જે માગવા આપવા ત્યાં તમે જે આ વલની કોઈ પણ ચીજ માગવા ત્યાં આપણી અંદર તમે જે માગો એ પાછા તૈયાર તમારી તૈયારી જોઈ બાકી ભગવાન આ દુનિયા નો ઘરે કુંભાર નથી કે આ દુનિયા બનાવવા અહિયાં આવ્યો હોય આ લોકો ને ખુબ લાગે છે ક્રિએટર ને બધા સાધુ સંતો એ ભગવાન લોજિકલ વાળું છે સાધુ સંત શું પૂછે ભગવાન ભગવાન બનાવે ત્યારે ચુપ થઈ જાય બનાવનાર હોય ને તેને બનાવનાર હોય આ દુનિયા કાયદો છે આપણે ફોરી ના સાયન્ટિસ્ટ ને કહ્યું કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધી મારે ક્રાઇ ગયું ખોટું છે મેં ખોટું નથી ગયું ક્રાઇસ્ટન નથી બનાવ્યું છે એના વ્યૂ પોઈન્ટ ખોટું નથી મુસ્લિમ આવી ગયા છે અલ્લા ને બનાવ્યા પણ વાસ્તવિક નથી વર્લ્ડ ઇટ ધી આવે તમને વાત મારી હાથમાં કબૂલ કરે તો હાથમાં કબૂલ કરે છુટકો છે શું એટલે તમારે પરમાનન્ટ શાંતિ પરમાનન્ટ શું કહ્યું ચેમ્બર જે માગો આપીશ જેને આ દુનિયામાં કોઈ પણ પ્રકારની ભીખ નથી એટલે લક્ષ્મી ની બીક નથી સોના ની નથી સ્ત્રીઓની બીક નથી માન ની નથી કિર્તિ ની નથી કોઈ પણ પ્રકારની બીક નથી દેહ નો માલિક નથી માઇન નો માલિક નથી પિત નો માલિક નથી આખા જગત નું કોનું આ બધું કામ નું નહીં જ્યાં સુધી મનમાં મન ભિખારી છે ઈચ્છિત વાળું છે કઈ પણ ઈચ્છા વાળું છે વાત સમજવું હોય તો બધું છે શું શું સમજુ છું બોલો હવે તમારી વાત કરો બધું માનસિક ચિંતા કેમ હોય છે ગાયો બેસે ચિંતા નથી અને માણસ ને કેમ હોવી જોઈએ સાચો ધર્મ આત્મા નો ધર્મ એ સાચો બીજા બધા દેહ ધર્મ દેહ ધર્મ એટલે લાડવા ખાવાના ભગવાન પૂજવા નામ થી નામ ભજન કીર્તન બધું સમજવા સાચી વસ્તુ નહીં સાચો ધર્મ આત્મધર્મ આત્માને જાણવો એ આત્મધર્મ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો એ આત્મધર્મ આત્મા જાણવા ના મળે તો આત્મધર્મ નહી તો ભૌતિક સુખો જોઈતા હોય તો જગત લોકોને સુખ આપો અને ભૌતિક દુઃખો જોઈતા દુઃખ આપો જે આપો છો એ મળશે એ બધું ભૌતિક ની વાત છે ભૌતિક માં તમારે સુખ જોઈતા હોય હાલ એટલે તમને સુખ આવી મળશે દુખ આપે તો દુખ આપી જાય છે તમારે પેલાનો હિસાબ છે આપેલો એ પાછું આપી જાય છે હવે નરેશ વેપાર કરો સુખ આપવાનો વેપાર કરો તો તમને ઇન્ડિપેન્ડન્ટ થઈ જશો અને દેખાય થી કોઈ થઈ શકે એવું નથી આ કાળમાં કારણ કે આ કાળમાં માણસો બધે એ થયા છે અને કઈ પણ કરવાની જે શક્તિ હતી મને તમારે કેવાનું કે સાહેબ તમે જ કરી આપો આવે જો તમે ડાક્ટર છો શું કે છે વેપાર થાય કરવાની હોય કૃપા હોય તમને તર્ક બધી બધી પ્રાપ્તિ થઈ જાય અને બધા જીવ માત્ર ભગવાન દેખાશે તમને બધા લાઈટ તરફ ફેરવ શું છે આત્માને ઓળખવો કઈ રીતે રીત રીત હું તમને દેખાડું પણ રીત થી કરી શકશે નહીં આમ શું કહ્યું હું એટલું આપને પૂછવા માંગુ છું કે જો તમે પુરસાદ કર્યો હોય તો હું પ્રસાદ કરવાનું બતાવું તમને તમે એક પુરસાદ કર્યો હોય મને કહો આ મેરસાદ કર્યો એક મને કઈ આપો બસ પૈસા ની જરૂર પડેલી પૈસા ની મગજ ની જરૂર પડેલી આ તો બધા ભેગા થઈ ને કર્યું કઈ મને કહો આ સંદાસ કરવાની સત્તા નથી આ વર્ગમાં કોઈ એવો પાક્યો નથી જેને પોતાની સ્વતંત્ર આપણા લોકો સમજ્યા નથી પુરસાદ આખું વર્લ્ડ કોઈ સમજ્યું નથી પુરુષાર્થ કોને કહેવો એ વર્લ્ડ આખું કોઈ સમજ્યું જ નથી એને જો સમજવું હોય તો આજ વાતચીત કરો મારી જોડે અને ખુલાસા કરો પુરુષાર્થ કોને કહેવો ને આ તો જો જન્મ થયો નહી તમારા પુણ્યના આધારે તમારે તારી ગેરજન્મ થાય અને પાપના આધારે ખરાબ ગેરજન્મ થાય એ સમજાયું તમને એમાં તમારો પુરુષાર્થ થાય કોઈ જતો કેમ લાગે સારા મા બાપ મળવા સારા મા બાપ મળવા સારું ઘર મળવું એ પુન ના આધારે ખરાબ મા બાપ મળવા ખરાબના આધારે એમાં તમારો બોલો બોલો તમને લાગે પૂછાદર્મ કર્યું હોય ફળ કર્મ કર્યું હોય ફળ મળે હા બધું ફળ છે આ તો કર્મ કર્મ કરવું એનું નામ પુરસ્થ કહેવાય પુરસાદ કોનું નામ કેવાય કે જેને પ્રાર્થ અને પુરસાદ ના ભેદ પાડી શકે શું કર્યું એને સમજો આજે આજે અહીંયા છો તો સમજી લો એક કે પુરસાદ કોને કેવો અને પ્રાર્થ કોને કેવાય શું તો પછી જન્મ થયો ત્યાં સુધી મધર ના પેટમાં હોય છે એનો પુરસાદ કરો એમાં કેમ લાગે છે આપને જે લાગે એટલું બોલો સમજણ નથી પડતી ના આપણે એમને સમજ ના પડે તપાસ કરતો આપણે એટલું જ થાય ને ક્યાં ખરેખર પુરસ્ત હોતો નથી રાખનારા મળ્યા છે દૂધ અપાવનારા મળ્યા છે ડાક્ટરો એને રિફેજ કરે છે કયો પુરસાદ પછી પછી મોટો થયો ને તેમાં કયો પુરુષાર્થ એનો અત્યારે અત્યારે કયો પુરસાદ કર્યો શરીર માટે ફરજ બજાવવાની હોય એ બજાવે છે સમય બજાવી શરીરે બજાવી શરીરે બજાવી શરીરે બજાવી સમય શું કરવી કોને શરીરે જે કર્યું નિરીક્ષણ કર્યું હોત તો તમે પુરસાદ કર્યો એમ કે તન માં આકાર ફર્યા બસ તાવ આવ્યો મને તાવ આવ્યો તાપ તાડવે મને તાડવે એટલે હું આપને સમજાવું કે પદ્માસન વાળી બેઠા તા પદ્માસન વાળી બેઠા તા સર મેં એમને કહ્યું શું કરો છો તમે કે દરરોજ ધ્યાન કરું છું ચાર વખત ચાર વખત કેમ તમે કહ્યું પેલા ભાઈ બે વખત કરું તમે જવું બઉ ફોટ મારવા માંગતો નથી મને આવો જવાબ આપ્યો આ બધો આમ દેખાડ્યું મને પેલું પદ્માસન લાગે ને એટલે આમ દેખાડ્યું એ શું કેવા માંગે છે હા તાર મેં કહ્યું પગ પગ ધ્યાન કરતા તમે કરતા મને કોબિતી આપો જો તમે કરતા પગની જરૂર નથી અને પગ કરતા હતા તમારી જરૂર નથી અમતા શું કાબુ આવું કરું છું કરું છું આપ સમજમાં આવે ને એટલે બધા ભેગા થઈને કામ કરે થાય સાયન્ટિફિક સરકમ થઈ રેગા થઈને કાર્ય કરે એમાં તમારું કરતા પણ હોતું નથી અને તેના આધારે બધું ચાલી રહ્યું તમારે કરતા પણ ખ્યાલ નથી માણ કરતા પણ ખ્યાલ નથી એટલે પગે કર્યું કે પેલા પેલા એક રાતે એટલે કરતા પદ ક્યારે ખરેખર ભૂ થાય કે ખરેખર પ્રકૃતિ થી જુદો પડે પુરુષ થાય ત્યાર પછી કૃષ્ણ ભગવાન કહ્યું કે આ પ્રકૃતિ નાતે છે અને પોતે ક્યાં થ ના થયો એને ઈગોજમ કર્યું બીજું શું કર્યું નાતે છે પ્રકૃતિ અને પછી મારી ઈચ્છા નથી પણ થઈ ગયું એવું બોલે ના બોલે પુરસાદમાં થઈ ગયું છે ને પુરસાદ થઈ જાય ને એટલે પ્રાર્થ અને પુરસાદ પુરસાદમાં બધી વસ્તુઓ ભેગી રહી હોય એ તો આધારિત થઈ જવાય સમજ ને એ આધારી ના હોય આ પ્રાંતિનો પુરસાદ તમને સમજ પાડવું પ્રાંતિમાં પુરસાદ તો છે જ જાણે કે કારણ પુરસાદ પેલો તો થતો જ પુરસાદ પણ આ પ્રાંતિમાં પુરસાદ છે ધીમે ધીમે ડેવલપ થતો જાય ને આવ્યો એ પુરસાદ કર્યો ગુસ્સા નું ફળ શું મળે પ્રસાદ નું પુસ્તકોમાં કઈ કે ભાઈ છે મહારાજ કર્મ ના ઉદય આ મા કરી રહ્યો છે મહારાજ કર્મ ઉદય તમારા છે એના નિમિત્ત છે તો તમને શું થાય ગુસ્સો ના આવે તમને એના એમ થાય કે ચાલો આ કર્મ થી શું શું કર્યું કાત્ય ઘર ધમતા રહે તમને તો એ અનુફળ પુણ્યય મન થાય અને તે બઉ સુંદર ફળ આવે સમજ આ પુરસાદ કેવાય ગુસ્સો આવે રોંગ અને પછી આવે તો રાયપુરસાદ બહુ સારો પુરુષાદ સમજ રોંગ પુરસાદ દુઃખ ભોગવવા પડશે અને રાયપુર સુખ ભોગવદની વાત સમજાય ને ના સમજાય અહીથી મુંબઈ છે તો તમારો હોય અને સ્ટેશન ઉપર થી આપડે નક્કી કરીએ બહુ મોડું થઈ ગયું ચાલો ચંદુલાલ ભાઈ અને આપણે સાકરલાલ કોણ છે ત્યાં હું સાકરલાલ સાકરલાલ તમારું નામ ને હું સાકરલાલ એટલે ઓરખે લેતા ઉગાડે ઉગાડે ના આવડે તો તમને એકલા ને આવો ને બીજા બધા જતા એમ કે શું કે બધાને બોલા બધાને બોલા આવો પધારો આવો સારી રીતે આ તમારો પુરસાદ પેલો બધો પેલો પ્રારબ્ધ પેલું પ્રાર્ધ બધું કહેવાય એટલે પ્રાર્થ સારું બધેલું છે અને પુરસાદ પાછોમાં કો કરવા માર્યો કે અત્યારે હા એવું કેવાથી જતા રહેવા નથી અને પછી પાછા આપડા લોકો કઈ સંસ્કાર તો હા ને હા જરાક જરાક ચાકા લાગશે જરાક જરાક અરે ભાઈ શું જરાક પેપસી ના કેસરી ના મળે ચાલે શું કે બૈરા ખુદા કુદ કરે એ પુરસાદ આ બધો એટલે કહ્યું કે પુરસાદ એટલો બધો રોંગ થઈ રહ્યો પુરસાદ એટલે પ્રાયગના પુરુષ નહીં સમજવાથી આ રોંગ થઈ રહ્યો છે એટલે એ બધો સુધારવાની આ બધી જરૂર છે સમજ અને ઘરમાં ડખા ડખ ડખા ડખ સારી રહી છે ઘરમાં સારું જમવાનું હોય રત્નાગિરીના પૂરીની કેરી લાવ્યા હોય અને દેવ તો સારો હોય અને રેરીનો રસ કાઢ્યો હોય ટેબલ પર જમવાનું મૂક્યું હોય બધું હોય પણ આપણા ઇન્ડિયાનું શું કરે છે કઢી ખારી થઈને ખારી લાગી એ તરત મારે આ કડું ખારું છે એટલે મને આ ખારું બધું આ કઢાને મૂકી દે બાજુ એ પણ રહે નહીં આપણો ઇન્ડિયા પહોંચ્યો રહે નહીં કડી ખાલી બોલે કે ભાઈ શું મનમાં કેળમુખોર રહ્યો છે કેમ કાળમુખો કે લોકો ના કહીએ તો ચાલે નહીં કેજો તમને વાંધો નથી શું થાય નુકસાન થાય નાખે તો ડેવલપમેન્ટ કીધા એમને ભૂલ ની ખબર ના પડે તો વાતય કરી છે એમ તો મેં સમજ પાડી કે જેટલી ભૂલે સમજી શકે એમાં એ ભૂલ તમે કાઢશો નહીં એ ખારી આપડે ના કહીએ તો એ ભૂલ ના સમજાય ખા એટલે તમને કેવું લાગે છે ખાવ એટલે તમે જોઈ દો નઈ આ તમારા ઘરવાળા સારા માણસ છે બોલતા પણ બધું ખારી છે તમે સમજો ને અરે એની જેટલી ભૂલ ખબર પડતી હોય એ ભૂલ આપણે કહેવાની જરૂર નથી એને પોતાની ભૂલ ન ખબર પડે તે આપણે એમને સમજાવે ભાઈ આવી રીતે આ ભૂલ થઈ ગઈ છે આ ન થાય તો સારું તો એવું કાર માર અને તો જ ઘરનું જીવન કહેવાય ને આ તો ઘરનું જીવન બધું હા ડખોડી નાખ્યો અને લાઈફ જ કેમ કહેવાય તે હું પચીસ વર્ષથી હતો તર તપાસ કરતો હતો લાઈફ મારી બહુ ખરાબ હતી ત્રીસ બત્રીસ વર્ષ સુધી લાઈફ જોડે ઝઘડા તોફાન પણ બહુ વિચારી વિચારી કરી છેદ પાંત્રીસ વર્ષથી મેં લાઈફ પૂરી કરી નાખી આજે આજે ઇક્યોતેર વર્ષ થયા પછી મતભેદ નથી પડ્યો મેં અમારો સંસાર સબંધ રહ્યો નહિ જોડે પણ ઈરાબા એમની ઉંમર થઈ તારા ગાય આ સી પચી બાઈ ઉપર ઉપર મને કે છે પચી ઉપર કે મારા ભાઈના ભાઈ ની છોડી પહેરાવી છે ચાર છોડીઓ છે મોટી છોડી પહેરાવી છે તો લગ્નમાં શું આપું કે છે લગ્નમાં શું આપું કા મારા મન મૂળથી લોભ્યો સ્વ ને જ એ લોભ આગળ ઘોરે સુ મારા મનમાં એમ લાગ્યું કે તૈયાર છે વાહણ છે આપે શું ખોટું નવા બનાવવાનું કરે આવો ભાઈ રમીશિ ભણ ભણાવ જય સચિરાચીરાચી રાી છે સ્વભાવ થઈ ગયો આ વાખણો તૈયાર છે તારે એમને વાળી કાઢ્યું તમારા મામા દીકરાની છોડીઓ પાણી સાથે છો એટલે અમારા તમારા શબ્દ ને કેટલા વર્ષ પછી વાંપરો શબ્દ એટલે આપણા આપડા બોલ્યા કરે છે એટલે હું સમજી કહેવા ચેતરે ફસાયઉ તમારા મામા દીકરા ના છોકરાએ છોકરા છોડીએ પડે તો આવડાવો છો એટલે મારી તમારી થઈ ગઈ છે એટલે હું સમજી કહેવા ફસાઈ ગયો એટલે મેં એમને શું કહ્યું હું એવું કહેવા માંગતો નથી હું ફરી ગયો જુઠ્ઠું બોલ્યો હું એવું કહેવા માગતો નથી હું એમ કેવા માગું છું કે આ લાટણ નાનું આપો પણ રૂપિયા પાંચસો રોકડા આપો સારું એટલા બધા પાતા છે તમે કેટલા બધા બોલાશો કે તમે નીકળી ગયો નીકળી ગયો પણ એટલે એ પણ બઉ ખુશ થઈ ગયા ભલા માણસ થઈ ગયા છે ના બને આપડા ફેટ હોય તો ફેન બધા મુશ્કેલી નો સ્વભાવ હોય તો પણ આપણે જોર નથી ચડતા આપ્યું કારણ કે એવી રીતે ફેનથી મારું એવું છે અને મારી ફેમિલી એટલે ફેમિલી માં આવું ના કરવું છે ઘરમાં ફેમિલી તરીકે જીવો છે હું તો આટલી ભલામણ કરતા લોકો આરોપ કરી લીધે શું આવું જીવન હોવું જોઈએ ના હોય જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાન નો વાહ ના હોય ભલે તમને બહુ ખાઓ પીઓ ના હોય ખાલી કરી ખાઈ જ પોતાનું ધણી પણ બજાવે છે તાર ભાઈ સમજી જાય કે મોકો પછી બશિયા જેવું કરે અમેરિકા રશિયા જેમ ચાલે ગોલબાર એ ગોલબાર ચાલ્યા કરે નિરંતર આપડે ના હોવી જોઈએ બંધ ના કરી શકે બંધ કરી શકીએ તાર બંધ થઈ ગયે ને ખરેખર બંધ થઈ ગયે ને હવે મારું કોલ્ડ વાર ના કરું તાર કરે છોકરા બગરા બધું દાવી થઈ ગયું સમજો બધો પૂછો બધો આમાં જે કામમાં લાગે હોય તે તમે શરૂઆત કરજો આપણે ફેરી શકીએ એમ છે બુદ્ધિની વાતો બધી ફેરવી શકીએ કારણ કે મારામાં બુદ્ધિ બિલકુલ નથી એક સેન્ટ પણ મારા બુદ્ધિ નથી તો એક સેન્ટ પણ બુદ્ધિ મારામાં નથી એવું મેં પુસ્તકો લખેલું છે આ સીધા વર કે અમે અભૂત છીએ અભૂત છીએ એટલે તમને બુદ્ધિની વાત સલામ જલી આપી દઈએ એક સેન્ટ પણ અમારા બુદ્ધિ નથી અને તે કોઈ વખત કોઈ હોય કોઈ જ્ઞાની હોય તો અમને તો સેન્ટ પણ બુદ્ધિ નહી મારા આવી વાત છે તમને કેમ લાગે સાકલ શું લાગે તમને બુદ્ધિ હશે અમારામાં એન્ડ વાળી હોય કેવી હોય અને જ્ઞાન એન્ડલેસ હોય શું અને જ્ઞાન ને બુદ્ધિ માં ફેરશું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જ્ઞાન ને જ્ઞાન બુદ્ધિ હવે જે ડાયરેક્ટ પ્રકાશ આવે એ જ્ઞાન કેળાય અને ઇન ડાયરેક્ટ પ્રકાશ આવે એ બુદ્ધિ કહેવાય કહે ઇન ડાયરેક્ટ પ્રકાશ કોને ઇન્ડિયરેક્ટ ડાયરેક્ટ કહેવો આનો પ્રકાશ છે અત્યારે આમ પડે છે અહીંયા ગરીક્ષો મૂક્યો હોય તો હરીક્ષકો પડે કે ના પડે તો ડાયરેક્ટ પ્રકાશ કહેવાય હરીસામાં હરીસા નો પ્રકાશ ડાયરેક્ટ કહેવાય અને હરીસા નો આપડે રસોડા લઈએ તો એટલે આ આત્માનો જે પ્રકાશ છે પોતે સ્વયં પ્રકાશિત છે પરમ જ્યોતિષ સ્વરૂપ છે આત્મા તેની વચ્ચે ઇગોજન છે તે ઇગોજન ના સ્થુ છે તે પ્રકાશ પડવાથી અત્યારે જે આ વાણી બોલી રહ્યા છે કોણ બોલે છે એ દાદા ભગવાન બોલે છે ને તો હું મારા ઉઠ્યા પછી આ મારે આવું હું જે બોલતો હતો ને એ બધું બોલે દોઢસો ચોલર નો છે તો દાદા ભગવાન અઢીસો ડોલર ના થયા એમ શું વેલ્યુ રહી આપ સમજમાં આવી ને દાદા ભગવાન નથી બોલતા અને એમ પટેલ નથી બોલતા હા કોણ બોલે છે ત્યાં પોઈજન છે અને માય ફીટ નથી આરિજનલ ટેબ રેકરની છે સરસ્વતી હોય શું કઈ સમજાય કે સાર હોય મને કહીજ ને વાંધો કરો તમે જો ફી ફી મોટી હોય લાખ પાઉન્ડ છે તો જાણે વાંધો કરો પણ એક ફી એક ચાર નથી શું કહ્યું કારણ કે આ વેચાય એવી વસ્તુ ના અમૂલ્ય ચીજ છે એટલે હું જે બોલું છું એના પુસ્તકો છપાય છે તે સત્યના પુસ્તકો છાપી અને આ મારી આપતાવાણી કેવાય આપતા પુરુષ કહેવાયે એટલે આપતાવાણી કહેવાય તો કોઈ પુસ્તક વેચાતું નથી દર સાલ ફ્રી ઓફ કોસ્ટ જ આપે અમૂલ્ય પુસ્તક કહેવાય તું એને ફ્રી ઓફ કોસ્ટ જ આપે એટલે ફ્રી ઓફ કોસ્ટ હોય બધું એટલે તમારે કેવાનું તો દાદા ભગવાન નું કહી દઈશ કે તમારી પર આશીર્વાદ વર્ષ આવે કદાર થઈ જશે શું કરું